આવું શાસ્ત્રો લખ્યું કે મોહ મોહ વધે હોય કે ના હોય બેન અને કપટ હોય મોહના આધારે કપટ તમને ખબર ના પડે તો એમને ખબર પડી કે કપટ ને બહાર કાઢો કફરની ગોઠ આવડી મોટી હવે એ કપર ને છેદે ખરા પણ કફરમાં જે ફૂટ્યા ને પડઘા તે છેદે પડખા આપણી ગોંઠ તો પડી જ રહી ને એટલે ગોંઠ છેદી પડશે એમ જો પુરુષ ને એવી બહુ લાભો ના થાય સમજે એટલે વાત બધી સમજવી પડશે આ મોહ અને કપટ બે લઈને સિંહો અવતાર છે અને પુરુષ એટલે ક્રોધ અને માન એ પરમાણુ વધે ત્યારે સ્ત્રી પુરુષ જાય હવે તમને જયારે ક્રોધ અને માન નું પ્રમાણ વધે તો તમે આવતા બો પુરુષ થાવ શું કહ્યું એટલે મેં એવું દેખાડ્યું એમને કે આવી રીતે કરો તો આ તમારું તૂટી જાય કહ્યું નહી તો ખરેખર કાયદેસર ના કારણ કે ભાઈ ગાંઠો બહુ મોટી હોય એ અને પુરુષો ભોળા હોય બિચારા શું કે તમે કોઈ પણ સ્ત્રી પૂછો તારે ધણી ભોળા માણસ મને મારે બાર બાર હીરાબા મને હીરાબા છે કે ક્યાં સુધી બધા હું કે જે રાખવો કહ્યું શું કહ્યું તો તમે દેવ બનશો આપડે એના હા છે આપણે રાખે છે મા બાપ ને પ્રેમ જોયે એટલે પ્રેમ માં એ કઈકાકારી છે એન્જિનિયર માં તમારી બેઠોક્ટ રાખી લેલો જોવા ગયોનું બાંધકામ ચાલે દરિયા ની અંદર જોવા માટે ગયો તરફ ઇન્જિનિયર સાહેબે હું તો ત્યાં જ ગયો તારો મેળતું નથી જ્ઞાન તો એને જોઈએ તારે ખબર પડે ને ત્યાં સુધી શું ખબર પડે એટલે પછી એવું પૂછાતું છે તમે મારે એ જ પૂછ્યું શું કરે આ પાસ થવા નથી અહિયાં કરે મા નોકરી કરો કઈ ને તો સીકલ મારી દેલા એ મારી જોડે આવી ખેંચી કાઢે દેખાય તમે કેટલા ટકા રાપાસ થયલા પડકન પાસ રહા કેદરોનમાં ખાના દે સાયન સંજોગો કેતા કા સામાન બાત કેટલા કે પાસ છે માત્ર હા કેતા કે પાસ છે ટીટી ટી અમુક અમુક બાબત માં ના ચાલે ડોક્ટર તો માણસ નાખે દાદા ડોક્ટર મારી નાખે હાઈ મારી નાખે મકાન નાખે હા એ લાઈ છે પણ શું કરે ત્યા આટલા ટકા નાપાસ થયેલા છે બોલે હું તો એક્સપિરિયન્સ શું છું હું તારી ચોપડીઓ બધું લખાવેલો નવી ચોપડીઓ થાય શું થાય તમારી ચોપડીઓ થાય બેગા થાય જેવું હોય ને રમીશ માલ તો હોય રમીશ તો આવ્યો જ નહી આપડે તો નઈ સિવાય તમે રમીશ હા શું બોલાયુ હા રવિશ કે છે એક મારા સિવાય છે જે વાત થી દિલ ઠરે તો કામ થાય દિલ ઠરે ને શું થાય મને ખબર નહી પડી કે અશાંતિ કેમ ઓછી થાય ટે <laughs> મને કહેવાની હેબિટ નહી રહી જતું બધું ચા હતી પંચાંગ એટલી બધી ત્યારે મેં ચા ને કહ્યું મને કહીને ગયું હતું ફૂલાર કરતી કર્યા કરે જ જતી રહી બીડીને કહ્યું મેં કહ્યું તું મને કહીને જજે ને એ તો ના ગયાર ગવર્મેન્ટ હોસ્પિટલ એના મોટા ડોક્ટર કીકાળી સાહેબ જુનાગઢ નો ના કરેકઅપ કરવા આવે सर मैंने पूछ क्या ते चेकअप करो छोटा कहने चेकअप करे तो बीजा घर जीवत क्या शू क्या हमारी सेवा बजा क्या की बी ले नही पी लेरा बजाए तो एक दी मुके पड़े फी तो कहते मैं लेवा बजा मैं क्या મેન્ટ માગો એટલા તમને આપી દે શું કરશે પણ એટલે પડશે આવું એટલે કેમ આવું બોલતા હું આપવાનું કશ મને ભાષા સમજાવી પડશે એટલે આપણે હું આપવાની કઉસે કઈ પછી મે માગશે એ મને મોદી લીધું આપવી પડશે કઈ શું કહ્યું મેં મને કે છે કુ માગું મેગો મેં કીધું તમારે તમારી સિગરેટ બીડી ઉકો બધું મને આપી દે ફી પેટે છે એટલે મેં એને શું ડોક્ટર કી કે જગત પર ઉપકાર કરો કે જેના આધારે લોકોને મારી પર આવતા ભાઈ પર રાખતો હતો કે આ પોતે બીડી પીએ છીએ આપણે શું શું કરવા માટે ત્યાં આ જગતનું કલ્યાણ કર્યું આ બાબતનું પછી આપી દીધું ક્ષત્રિય લોકો અમે કઈ વૈશ્ય નહીં બ્રાહ્મણ ન હોય અમે ક્ષત્રિય લોકો એટલે એ કર્યું એટલે પછી બીજો વિચાર અમને ના હોય તમે સમજો ને એટલે આપી દીધા પછી નિર્માણ પૂછ્યું હશે કે ફરી વિચાર નહી થાય ફરી વિચાર નથી આવ્યો અત્યાર સુધી વિચાર નહી આવતો એમ સમજ્યો કેટલા વાર થયા કેટલા વર્ષ થયા ત્રણેક વર્ષ થઈ ગયા ચાર વર્ષ હે છ વર્ષ ગયો પણ એમ ક્ષત્રિય એટલે હિચાર ના આવે કાંઈ પ્રોમિસ કરવી વસ્તુ આપી આપીયે એ તો યાદ ના આવી જ ક્ષત્રિય તમે ક્ષત્રિયપણ બરોબર રાખી દો ક્ષત્રિય ગુણ હોય તો ક્ષત્રિય કહેવાય પ્રમિશ કર્યું એટલે ક્વામિશ પછી તું બીજું ફેર નહી એટલે પ્રમિશ તમે કેવા બ્રાહ્મણ છો વાણિયા દાહિકો કેવાય કે પૂછવું પડે તેવું જોડે મારી જોડે વાણિયા નોકરી રાખતો હતો અને કામ શું કરવાનું ફરવા જોડે વેપારી લોકો આવો દાદા આવો આમ તો કરે ને એટલે આ ભલા ભલા માણસો પેલો માલ દેખાય એટલે અમે કઈક ફસાઈ જઈએ હો ત્યાર પછી પેલો વાણિયા શું કે મને દાદાજી વાત કરું એક આ માલ જોયો એના કરતો સરસ માલ છે કોઈ જગ્યાએ સારું કર્યું ત્યાં નઈ તો કેવી સર સીતા નોયમ વર્ષ રામ લઈ ગયા અંતુ આવ્યો નહી પેલા ને બધા નું ચઢાયો બચારા નું આ બધું નારાદ બધો કરતો ઝઘડા બધા વાડિયા મને હોત પછી કેસ નજરે છે નહી જરૂર હું તો બે બાજુ વચ્ચે બહુ દાહી કોણ વાઈ કહો એટલે વાડિયા મને શું કે તમે વાળિયા નાય વાણીશો કે વાણિયા મને કે તમે વાળિયા નાય વાણી પટેલો અમારા બધા બીજા બધા પટેલો શું કે દાદાની પરીક્ષા કરવા જાય દાદા ખરેખર થયા છે ભગવાન પ્રગટ થયા છે કે નથી થયા એ તપાસ કરવા જાય છે શું કે વાણિયા ભગવાન માને માને તો કાચો ના હોય કે પટેલ સારું લાગે એમ તો ભોળા બિચારા પણ ખેડૂત પાડે તો પડે હોવું જોઈએ નાઈન્ટી નાઇન કે નાઈન્ટી સેવન ચલાવી લેવાય પણ ચલાવી લેવાય ના ચલાય લે નવ પંચ્યાસી સવારે પીટ્સબર્ગ પ્રકાશભાઈ અને વિભૂતિ બન્ને ત્યાં And uh, why not God gave some peace of mind to uh, a yeah, good Prime Minister like the Russian party Will religion help? Will they think that there is good majority? The question is that the government and the government એ મિક્સઅપ થઈ ગયું છે પંજાબ માં અને એને લીધે ગુડ લીડર લાઈક રાજીવ ગાંધી ટુ લીડ ધ નેશન well well that things be normal as whatever it was and we want to be united will religion help us dharma amke peace of mind ma de koi pan jat ne rajiv gandhi jeva leader ne peace of mind kem nathi aapto jethi kare ni sari the desh ne lead kari sake ane karekar dharma aa nashtene ane vinash ne atkavse normal position kya re aavse community ar par darbar paryanta adiu હું સો સો ટકા માનું છું કે ઇન્ડિયા આખી દુનિયા સેન્ટર બનશે Yeah, another question i I I I the caste system in india? will it die? Uh, I mean is die die what mean want them to die for a, you know, that that was was not created by God that was man -made. in my opinion, I may be wrong Correct me if ય ઓપિનિયન આઈ મેક્ટી એમ રોંગ ચતુર્વર્લ ગુ જેમ Caste system છે ચતુર વર્ણ એ સિસ્ટ્રી ક્યારે એમ કે જતી રહેશે say as an individual i had i just talked to you know, about the political and uh, as a society i want to talk about individual say about myself my question is what should i do to win a uh, peace of mind and uh, to realize ultimate god what should you think the simple as a simple man as a commoner who goes on earths my income for my daily bread apart from doing that what should i do when the peace of mind and realize god there's a simple way and methods for any koi pan vyakti a magadh ni shanti melavi hoy ane bhagwan nu antim realize karu hoy to eno sada ma sado kay upay chhe માલિક ના હોય મુક્ત પુરુષ પાસે થાય તો બધા I do not understand the question is it correct said right, right. you modify your name no no no, no, no, no. He's your right. Your said, right my parents gave that name i do not know i am prabhakar you get that a to mara ma bape apelu naam che pan hu khabar nahi hu prabhakar chu kem your name is prabhakar not you are your name is prabhakar not yourself is prabhakar you must realize yourself then you will be absolute yeah you're right you must realize yourself <laughs> then you will be absolute i agree it is just a kind of bad view to me as prabhakar right i told he said that prabhakar naam to jane ke ek jhat no beh japelo che billo ena jevu em ha that is exactly right. i agree you must realize yourself then you will be absolute i hope i will do that someday ek aise ke mane evi aasha che ke hu koi din se hu kari saki ye baat to theek hai you He can. He can do it. we have a god who has created this world nature kudrat nature ram god has not created this world at all only scientific circumstances are there The world is the puzzle itself. Yeah. Okay. God is in every creature, whether visible or invisible, okay. not in creation. Okay. Man-made. That's why I feel... You must nature. realize that you are God. Yeah, I agree, yeah. I want to realize that. Do you want to realize? <laughs> you want to realize? He is asking you. Yeah, I want to realize. Yes. Sir. I want to believe. that god is within me it is not only believing in talking man hmm. is making you real like it can see radha ait radha ke uttare hu a gyan leva mate mari taiyari j nahi lagti etla mate ke mane aa sansar ma e hu mane che ke aa sansar ma rahi ne marathi mane ehu gyan aavi j na sake jya sudhi mare mara chokra hoy mara wife no no, no. this is incorrect way wife how it is better samsar khatel ho jaye 100% this can all this should only be with 100% worldly life you have to live your normal life you don't have to give up your normal life to get gnana samsar khatel ho jaye this is the wrong way it's a wrong way giving up all these things to acquire gnana is wrong way don't give up society and the world to attain this gnana and my question is uh then we are going to compete see here is a specs and you want that i'm not doing good deep by being attached but that is but i'm not doing good deep by, by, by being attached we compete for the same money okay that's what see that's what uh, is my perception of religion that means uh, gnana is not a matter of competition gnana everybody can have it i mean you don't have to give up from third on things to acquire gnana that's what you are trying to say that gnana can be acquired only by giving up સાથે It should be with, uh, when you are living your normal life, then only you can acquire all these things. Then, my question is, if that is the thing, there is, there is a class. If we don't give up the material world, if each one is not purifying ourselves, there is a class. One is rich, the other is poor, and uh, there is always a feeling of rich. You know, it's all complicated. No, this, you know, really, my discussion is complicated. No, no, no, um, uh, I no. Mean, I am wrong in my thinking. Pra prabhakar. gnan is given to you only to of the divine solution this is a cash bank okay there yes. was no cash bank in, in india this is a cash bank okay. in 2 hours in days in 2 hours you will get okay sir uh, thanks a lot i enjoyed talking Think to you all that of you that is also your luck i oh, mean all are, all are real life i mean anybody I mean, anybody realized. talking to him and seeing him has to be lucky me you know i have to purify myself more, before I... But you to... started yourself, from I this hope. moment! Namaskar હું હું નમસ્કાર પ્રગટ થઈ ગયા ને મારા જુદા પડી ગયા ને મય એટલે મારે ત્યાં આવી ગયો છે Namaskar નમસ્કાર કરવા પડે અગવાન પ્રગટ થયા હોય નમસ્કાર તો મારા સાંયા એટલે ભગવાન બધા ઘટમાં બધા જીવ માત્ર ખાલી ઘટ ના કોઈ બંધિયાર એવું ઘટ કે જો ઘટ પ્રગટ હોય જોવા વ્યક્ત થઈ ને ધીમે ધીમે તમારું વ્યક્ત થશે કરે દિવસે દિવસે ભગવાન નો નમસ્કાર કરીએ તો આપણું વ્યક્ત થાય બાકી ઉપર વાળા ભગવાન ઓર ઇનવેજીબલ સમજ હોય ને એટલે ત્યાં આગળ વ્યક્ત તે દાદા ભગર સાચા દાદા ભગવાન બોલાવડાવું છે ને એ બોલજે તમને વધારે સમજ હોય ને કારણ હું ભગવાન થઈ બેઠો નથી હું એવી કાતા નથી બહુ જવા ભગવાન જોઈ એટલે શું કહ્યું ને ઘર ને શું કામ લાગે નહી મારી બધા આવું પડશે બે લાખ ડોલર નું ચિંતા કેમ થઈ છે You are the owner of your, of your one, not your, not your uh, other one. No, no, no boss to you. There is no boss. There is no other hand and there is no boss. Well, it's okay. અરુણભાઈ નામ થી બધા વ્યવહાર ચાલા હોય લગ્ન થાય તો અરુણભાઈ નું ભણ્યા હોય તો અરુણભાઈ ભણ્યા સર્ટિફિકેટ અરુણભાઈ નું પણ તમે કોણ તમારે માય નઈ બીજા અરુણભાઈ બોલો છો તમે કોણ નાગરું દોડતા ખબર અમદાવાદ બને તો તમને કેમ લાગે ના જા ના ચાલે અરુલભાઈ જ કેવા ખરેખર કોણ છે પછી અરૂભાઈ ના બોલાય ખરેખર કોણ છે એ મને નથી ખબર હે ખબર નથી ખરેખર તો નથી ને તમે આ તો નામ છે આત્મા તો તમે આત્મા છો કે અરુણભાઈ છો શું છો આત્માન કરે તમને અસર થાય તમે જો આત્મા થાય તમે જો આત્મા હો તો અસર ના થાય આત્મા છો પડે અત્યારે રિયલાઈઝ કર્યું નથીલાઈઝ યોગલી રી રિયલાઈઝ ખરેખર છે ત્યાં રિયલાઈઝ તો જાણું કરું પણ રિયલાઈઝ ના ખરીય છે કોણ ઘરોલાઈઝ પુરુષ નરે री तारी आ मोटी भूल तर कोई તમારા ઘર અને આપણે ગયેલા હસમુખભાઈ બતાવ તો વેરો નથી તમારા દાદી બહુ રાજી મારી ઘણા દાદા થી અમારો તો વેરો નથી તમાર તો તાર પૈસા ના વાપરવા જઈએ તો બેટર બધું આપડે થોડાક નાખવા જાય ખેતર બહુ આવ્યા બધાને જે સુખ અમે પાસે એ સુખ પણ અમે જે સુખ પામ્યા છે ત્યાં હતા આપડે પોતાની ભૂલો ઉપરી હોય કેમ બોલ્યા નહી બીજું કોઈ ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન તો ઉપરી નથી મારી બેઠે એનો તમને ભૂલો કરી છે તેનો ઉપરી ખરી જવાબદાર પોતે જ છે શું કે માત્ર માં ભગવાન રહેલા છે પણ ભગવાન એમાં કશું કરતા નથી જઈ રહી એમની હાજરી થી આ વિજ્ઞાન પોતે કરતા નથી આ વિજ્ઞાન ચાલી રહ્યું છે કે તારે આ જે ભૌતિક સુખો જોઈતા ભૌતિક સુખો માટે તારી જવાબદારી પરી કાર ભગવાન રિસ્પોન્સિબલ છે જો તારે ચોરી કરવી હોય તેનું ફળ આવું આવશે ઉજાણ ઉતાવી જશે આપવું હશે નથી ઉડા ઉઠી પાણી ગરત હોય ને પગલે કઈ શું ચોર છે આ તો પટેલ છે હા એટલે આપડે હમજે અહિયાં આ ભાષા કેવી છે જેવું બોલીએ મેલ લાઈ તમને કામ લાગશે ભૂલ તમારે ઉપરી છે તમે ઓળખી દો ને કેવા કોના સારું આવ્યા અહી પોલીસ આવે તમને ખબર તમારે લીધે આવ્યો ભર ના થાય ત્યાં થોડી વાર ઉભી રાખી સાહેબ થી સલામ કરી કેટલી ભૂલ્યો એ બઉ કરીને પાછું પાડું કરી નથી કાલે ભાઈ મહેન્દ્રભાઈ એકલા જ છે બધા ના અલગ અલગ નામો એ રીતે નામ આપેલું છે तो हैं अलग अलग आपे हाँ जो अरुणी अंबू भाई अंबु भाई अंबुभ तरीके अंबू भाई नही कई तेरे असर थे કોણ બનાવી હોય એવું લાગે છે તમને શું થાય બધા ભેગા થઈને કેટલાક જણા સાહિત્ય મને ક્યાંથી બધ ભગવાન ભાર નથી ભગવાન બરાય એમ કહીએ ને આપડે તો આપણા વાળા પૂછે છે ને લોજીક વાળ આપણને પૂછે કોઈ પૂછે ક્યાંય ભગવાન બનાવ્યું વાળા પૂછે ભગવાન ને કોને બનાવ્યા પછી બનાવનાર બનાવનાર હોવો જોઈએ નિયમ છે કેવું એટલે આ બનાવેલું નથી આગળ બનાવ્યું એટલે શરૂઆત થઈ ગઈ ખેર બિગિનિંગ થઈ ગયું છે અજ્ઞા ની લોકો ને વધારે સમજુ લોકો હિકટત માં થઈ ગયા અજ્ઞા વધારે છે આણંદ લોકો એ લોકો ને જો કઈ ભગવાન ના કહીએ માટે નથી ભગવાન જે પોતે આરોપ કરી